તમારો ઉપકાર એટલો કે તમે મને ના બતાવ્યો પણ સમજાવે સમજાવે સમજાવે એટલે બધું સમજાવે એટલે સમજે મારે સમજવું છે નહીં એટલે એમને સમજ પડે મારી ભૂલ છે તમને સમજ ના પડે મારી ભૂલ તમને મને મને પ્રાપ્ત થયા પછી તમારી મળવું જોઈએ તમે ચેકણી જોડતા નથી ને તમે સાહેબ કામ કરો છો બાપજી ચીકણી જોટતા ના ભાઈ આ તો બધું જોગીદારી છે આવું ભાઈ ગુરુ ને જ કરવાનું જ્ઞાની બુલ છે જ કહેવાનું હું તો બારો બોલો હું શું કરું આપવાનો છોડી દે નિજ પદ નો લઈ લખ બે પછી આગળ શું કે છે અહંકાર હોદ્ધ થાય છે સુધારે વ્યવહાર શુદ્ધ થાય છે અહંકાર સો ટકા શુદ્ધ થાય સગાઈઓ એ બધી પરદેશ ની કમાણી છે સગાઈઓ એ બધી પરદેશ કમાણી છે સ્વદેશ કમાની કમા નથી કમા પર સત્તા ની કમાણી છે દેહા ની અને સ્વદેશ ની કમાણી સાથે આવે ની કમાણી પોતાના દુનિયામાં કોઈ તમારું ખરેખર નહીં વાળા સ્વરૂપે રિલેટિવ છે ન્યુ પોઈન્ટ થી છે આ તો વગર કામના રડાવે છે બધા રિલેટિવ ન્યુ પોઈન્ટ સર્વ દુઃખો ના અપાવે તો જ્ઞાની નહતો હોય એમ કહી દેવું જ્ઞાની કેમ કે જો દુખી રે તો આપે ન પોતાને પણ હોય નહી કઈ બરોબર અપાવે અપાવે બહાર તો દુષણ છે બહાર તો દુષણ છે આત્મધર્મ કરતા જે બાય પ્રોડક્ટ થાય છે એ સંસાર છે બાય પ્રોડક્ટ આત્મધર્મ કરતા કરતા એની મેરેજ એ નફત માં છે જેમ કારખાણ કરાયો ને એ ધંધા મળે એ સંસારમાં સંસારમાં બાયો પ્રોડક્ટમાં જે અહંકાર છે તેનાથી શહેરી સંસાર ચાલે છે બરોબર ત્યાં અહંકાર ત્યાં અહંકાર વિસ્તાર થઈ અહંકાર વધી ચિંતા જે અહંકાર ના કરે તેનો સંસાર થઇ ગયો બંધ અહંકાર ગયો એટલે આખા જગત ની પૌદગતિ બધી મેટર નો ત્યાગ થઈ ગયો બરોબર છે અહંકાર એટલો મોહમ્મદ તો પ્રણાલી જાય બધું અહંકાર પરિગ્રહ જે છે ના એ તો એ અભિમાન કેવાય અહંકાર નહીં અભિમાન એ અભિમાન અભિમાનકાર શું ફરક અભિમાન ને અહંકાર માં શું ફરક અહંકાર જી માત્ર નો હોય અહંકારી એટલે ઊંધી માન્યતા આરોપ કરવો હું દેવીદાસ છું એ આરોપ કરવો એમનામાં અહંકાર એ આરોપ છૂટ્યો એટલે અહંકાર ગયો હું આત્મા છું એવું થઈ ગયું એટલે અહંકાર કરો એટલે એ અહંકાર કેવાય પછી એથી આગત એટલે ઊંધી માન્યતા એ અહંકાર ને એ અહંકાર છૂટ્યો એ અહંકાર હોય ત્યાંથી શું કરે કે જોવા અમારું એ અહંકાર હોય એ કપડા બપડા ખારા પહેરે એટલે માન ઉત્પન્ન થાય માન અને પછી દેખાડે કે આ મકાનો મારા આ બંગલા મારા એ દેખાય છે અભિમાન છે અભિમાન છે અહંકાર હોય ત્યાં મમતા હોય ને મમતા હોય ત્યાં થૂકો થૂકો અહંકાર હોય અહંકાર હોય ત્યાં મમતા હોય અને મમતા હોય ત્યાં થૂકો થૂકો અહંકાર હોય બરોબર અહંકાર ને મમતા દેવ જાય અનુભવ થાય ત્યારે અહંકાર બરોબર જ્યાં ધરતુ અહીલમાં ભજવતો હોય તો એને ખેલ નું ગમે તે રડે હાથું રડે નઈ કોમિક ડ્રામા નું કોમિક કોમિક અને તે વૃક્ષ રૂપે અહી મનુષ્યમાં પરિણમે છે નાખી દે હોય નથી તમે પણ સેવા કરવી છે તમારી સેવા વધારે કરી છે એમને માન રાખવા છે બીજા પુસ્તક આપવાના છે બીજા પુસ્તકો આપવાના કહીએ નાખવાનું તમારી પાસે આ એટલો તમે ટાઈમ આપી શકો છો એમાં મને બહુ આનંદ આવ્યો છે આ બધા જોઈને બધા બેઠા છે કોઈ ઉતાવળ નથી થઈ એ પણ એમાંથી જે લેવા છે સાચું લેવાય કેમ કે ખરું જે પણ સાચું લેવા આવ્યું તમને આનંદ થાય છે તમને આનંદ થાય કે આનંદ થાય કે મનના કયા પ્રમાણે ચાલુ કે મનના મનમાં શરમાયા થવું કે મનમાંથી છૂટાડી ને વર્તવું એ ત્રણેય વસ્તુ દાખલો આપીને સમજાવો કેવી રીતે બને જેટલું જાનવર પણ હોય એ મનમાં કયા પ્રમાણે ચાલે મનુષ્યો ના ચાલે જાનવરો વધારે કરે એટલે કેવી રીતે પછી મન થી અલગ રહી ને વર્તવું મન થી અલગ રહી ને વર્તવું તે આ પ્રમાણે પોતાના ધ્યેય પ્રમાણે ચાલુ ચાલે એ દાદા સહજ ભાવ થયો ને સહજ રીતે વર્તન થયું ને મનના કયા પ્રમાણે ચાલે મન તો આમ કેવું નઈ કે આપડે જે? અમારે અહંકાર એમ વાત છે જે પ્રમાણે ચાલવાની વાત હોય તો એ કેવી રીતે બને એમાં અહંકાર તો હોય ને મહાત્મા આપડા દાદા ના લીધેલા જે મહાત્માઓ છે એ લોકો ને જે પ્રમાણે ચાલવાનું હોય તો એમાં અહંકાર ના આવે ને અસીત આ પાદાગ ના પાવે આ પાદાગ ના પાવે પાદાગ ના પાવી મારી મારા કેતોન દરવાજે જતરી મારી બરાબર માનવાની વાત નથી ગ્રે દેજ ગાવા દેગના ભવિયે છે ના દેજે અને તે પણ તે પણ જુદાર એને પડાય છે ને એ જે ડાયને પરગરી કાતા કહે લો બધેમાંથી બરાબર હેલો યાર ના થાય પોતાના ધ્યેય વધારે ને તો રે હા તો ચાક બા ને જાવા કે કે હું તમને કાયર પણ નઈ છોડીને લઈ જઉં અને હું કહી દોલું કે પાયા ગરવઈ ને ને વારવાતી કે બળવાતા છે દર પરવર છે લે આ બળનો સાચાઈ જે થાય તે વાંદી હા સમજ બરોબર થઈ ગયો એનું મને હરકુ થઈ જાય ને હા આજે તો આજે જ બની મન કરવા મનુષ છે મનુષ્ય પોતાનું જે મનુષ્ય ના એના માટે આવ્યોચાર એના માટે આવ્યો ચાર વર્ષ પહેલા છે ને પહેલા હરે કૃષ્ણ મંદિરમાં જતા હતા ભાઈ હરે કૃષ્ણ મંદિરમાં ત્યારે એમ એમ થયું કે આ હરે કૃષ્ણ માં જવું હોય તો ઘર છોડીને જઈએ તો જ આમાં જોઈન થઈ શકાય નોટ જોઈન થઈ શકાય એટલે એને વિચાર આવેલો એટલે એને માને એમ થયું કે આ પાછું દાદામાં ગયો છે તો ઘર છોડી જશે તો કેમ ના એક દિવસ પેલા ચાર વાર ચાલે છે મન થાય તમાકુ ખાવાનું મન થાય એ મનમાં કયા પ્રમાણે થયું ને નહીં છે તો જો દેતી કે હા માર અમુન દેતા કે સર મેં ભાડત લે લે હા કેરાય ન હું મે કર્તાદાર હું ના ના દેખી તો એ પીને દેવ ગ્રિયત તે તે મંડન કી તો તો મેં કહેવા લાગા કે મનન ચાર્મા હોય મારવાયેલું છે નિર્માણ થયેલું છે ઈચ્છા હોય છતાં નથી આવી વખતે આવવાની ઘણી ઈચ્છા હતી ઘણો ભાવ હતો છતાં આવા સંજોગો ઉપર ત્યાં નહિ આવી શકાયું એ નિર્માણ નહિ હતું એમ કે નિર્માણ નહીં શું સંજોગો એવા સંજોગો નહિ હતા સિનેમા જવું હોય તો જલ્દી જતા રહેવાય પણ અહીંયા આવવું હોય તો જલ્દી ના હોવાયું એમાં શું કા અધોગત્ય હા એ ગમે જવું છે અધોગત્યમાં જવું ગમેરસેપ થયા હા સ્કીપ ભાઈ અજાણે હા કરવામાં <laughs> મે એ તો એમ કે સંજોગાધી નો રહી ને રાતે હાથી સો ટકા સંજોગ કોને હાથી કર્મ કોને અધીન આપડે અત્યારે છીએ ને એ વસ્તુમાં આપડે ઘરે ખર્ચ્યું છે આ નું નથી આપડે વેરાણ માં ખરેખર આપડે કે નાબૂત નથી ખરે ગજવું છે કારણ કે જેટલું આપડું જ્ઞાન અને જ્ઞાન અજ્ઞાન ના સંજોગો બાદ થાય બરોબર જ્ઞાન અજ્ઞાન પ્રમાણે કર્મ થાય હા તે કર્મ થાય ને તેના હિસાબ સંજોગ બાદ નામ એ પોતે નથી અહંકાર એ પોતે નથી આ પોતે છે આ પોતે છે એટલે શું દાદા પોતે નહંકાર પણ નહી બીજું કોઈ નાન જ અને અજ્ઞાન જ ના ભાઈનિધિ અહંકાર હા એ અહંકાર છે એટલે પ્રતિનિધિ ને આપડે સ્વીકાર કરીએ છીએ બરોબર હા તો વાત છે તો સંતોષ બઉ ઘણી વાત છે એ કે દાદા એવી વાત સરસ કરે પણ અહંકાર ને જ્ઞાન અજ્ઞાન ને લઈને કર્મો થાય બરાબર જ્ઞાન અજ્ઞાન ને લઈને કર્મો થાય એ જ એજ અહંકાર જે ગણો ઘરે ઘરે અહંકાર જુદો પડે દેખાય ને આ તો જ્ઞાન પ્રકાશ અજ્ઞાન હોય અને અહંકાર ન હોય તો પછી પછી શું થાય તો કર્મ થાય જ નહીં ને અહંકાર હોય જ્ઞાન ને જ્ઞાન જતું હોય તો અહંકાર હોય અજ્ઞાન હોય એટલે અહંકાર હોય જયારે જ્ઞાન જતું રહે ત્યારે અહંકાર જતો પછી અહંકાર જતો ત્યાં સુધી આ ઝંઝાર સુધી ગમે છે તમને આ મોડા પરિલગીરી હોય દેખાતું દિલગીરી છે જ નહીં એમને તો ક્યાંથી દેખાય દિલગીરી છે જ નહીં પછી અત્યારે મુક્તિ માં છો ઓ મુક્તિ હા મુક્તિ માં છે બે ટાઈમ બે ટાઈમ ખાવાનું મળે ભગવાન બે ટાઈમ નામ ના લેવાનું દેવા દિવસ પછી ખાવાનું રહે ને અહીંયા આપડા મુક્તિ નહી મુક્તિ માં મુક્તિ નાય પણ આ સાતાવેદ નહી કેવાય સા ખરેખર દુઃખ નથી છતાં સુખ માગ્યું છે અંધારણ ની સ્લાઈઝ પાડીએ આપડે ડુંગળી સ્લાઈઝ પાડીએ રીતે તે ના હોય બધું અજ્ઞાન જ હોય અને જ્ઞાન હંમેશા સુખ આપે એને અંદુખ આપે સાપથી અજ્ઞાનતા વધે કોણ વિજ્ઞાન વધે મારું જ્ઞાન ચેતન છે કયા ખાતા નું સુખ નીકળ્યું જીવન ના કયા ખાતા છે કોઈ જગ્યાએ મને દેખાતું નથી સુખ્યા કોઈ જગ્યાએ મને સુખ દેખાતું નથી કોઈ જગ્યાએ જઈને છે જઈ ભગવાન માં શ્રદ્ધા ત્રણ માગું છું શુદ્ધ મન શુદ્ધ ભાવના અને ભગવાન માં શ્રદ્ધા આ ત્રણ વસ્તુ માગે છે એમાં ક્યાં જડી દુ એમાં મનમાં મનમાં કોઈ મારે ખરા વિચારતા નથી આવતા એવું કોઈ આપડે ફેડકાવે તો કોઈનામાં રાત કરવા માં કઈ અર્થ નઈ ને થાય તો આપડે કોઈ નો ખરાબ ઈચ્છીએ તો આપડે થવાનું નથી કાદવ ઉદ્વેગો થાય ઉદ્વેગ શુદ્ધ મંદ રહે નહી કાદવ વાળું થઈ જાય તમારું શુદ્ધ રહેશે બસો ગાળે પડે મારે આપડે ઉતારી માંથી ટેક્સી ના માલિક ને મારે છે ને પૈસા લઈ લે છે હા મારી મારી ગાડી મેળવ છે ટેક્સી લઈ જાય છે આ ત્યાંની ગાડી છે માલિક કોણ હતા સુખ કોઈ લગા દેખાતું નથી દેખાતું નથી દેખાતું એ તરવા ઈ દેખાતું હતું પેલા કલ્પનામાં દેખાતું કલ્પનામાં કલ્પનામાં દેખાય તમને ખોટું ભ્રાન્સી વાતચીત કરો રાજ્ય કે પ્રકાશ ની પ્રગતિ ને ગગન વિધેય ને એ એમને એમને જ કહેલું કોણ કમિટી કેતો લાવું છે એમને ઘણા સમયથી કહેલું કોણ કમિટી તો લાવો તારું કહેવાય સાહેબ આ સર પ્રથમ આયા જમે તો સાહેબ લાલકચંદ સનાતન સુખા સંસાર ની કોઈ ચીજ આપણને અડે નહીં તો ગજલુક આપે તો અડે નહીં અસર ના થાય પછી કોઈ બાળક રહે તો ના થાય બહાર બાળકો અસર ના થાય ત્યારે સરાતન થાય મહારાષ્ટ્ર કરશે અત્યારે મને કોઈ મહારાષ્ટ્ર મને શું સત્યા આપશે પણ બધી છે હકી કરશે લોખંડ નો ધંધો કરતા કે એનો માણસ છે લોખંડ નો હોય માણસ પણ લોખંડ નું હોય પરમાણુ કેમ હા જે બજાર માં સે ના આપેપ ભાવ લોકો ઉડે નહિ ઉડે નઈ અને મને આગળ બાપુજી નો બાપુજી નો ધંધો હતો ને બાપુજી નો ધંધો તો તમે સમજાવાનું બરાબર નુકસાન થાય સારું પણ અમે સમજાવવા જે રિપોર્ટ એવું તમને લાગે खंड कलाकार बराबर समझी देता हे ना पे जय समय बराबर समझी जाए खरु ने पी ब टाइम तो लगे कर बरबर से पूछवा આપે વાત કાઢી એમાંથી આપણું નીકળ્યું એના કરતા ફૂલવાળી આવી ગુલાબ ના ફૂલ બે હજાર એક વધારા ને લઈ જાઓ ધંધા બધી હા એ વાત ખરી ઘણા ધંધા કર્યા હોય રૂનો હોય ટાયર નો ધંધો કર્યો હોય બીજા ઘણી જાત ના ધંધા કર્યા હોય એનું શું કોઈ પણ એવો માણસ એક હોય મિક્સર મિક્સર મગજ હોય પછી કયું સારું કેવું કરવું એને જે મળે સારું જે મળે તે સારું સારું હતું નથી હોય હા એ કે સારું રહેતો પ્રશ્ન જે મળ્યા એના પરમાણુ પ્રમાણે મળતું હશે ને દાદા ધંધો પાણી સવાર ના આવે છે હા એ નિશ્ચય છે આમ જલ્દી આવે નઈ આવ્યા પછી છોડે નઈ નાખી નાગાધંદાધા પણ અમે અંધાને ચોખ્ખો કયો નાગાધંદ એટલે શું એક મધુર ભીમારીને જે રાજા સુધી ના બધા બધા સાથે વ્યવહાર મધુર સિમારી નાગા આવે ટાયર નો ધંધો તો બઉ ખરાબ ટાયર નો ધંધો તો બધા કરતા ખરાબ ટાયર ટાયર કેવું મોટર ના ટાયર કંધાર કંધારો એવું બધું બોલે બીજા સારા લાગે બીજા સારા લાગે બીજા ને મને એમ થાય કેટલું ધંધામાં બધા અનુભવ ઓવર ઓલ થાય કારણ કે મજૂર થી મારીને રાખવો બધી ગમસા પૈસા ગાડી જાય ને આનાથી ઘડાય નઈ ગાય નહીં ગરમી બોલતા ને બેતાલી ના ચાર થી લોખંડ બધા બેતાલીસ બેતાલીસ પછી જે ને આપડે લોકંડ તો લોકાને મુકરે જમે નનુજી હું તેરાય લોકન કે તું સાયન સર કે બ હા એ બસ તણતો ને આજે તો 5000 5000 1500 અને ફેટમાં હવા બચે લાઈએ બરાબર બસ ફેટમાં સારા મારવી ગયું ડરું કન અમાર ત્યારે કે કે ફેટ ક્યાં માર દે હા તો તલ તલ કે સાયન કર કે ના હજાર રૂપિયા <laughs> કેમ કેમ હતા કાળા બજાર કાળો બજાર એ વખતે હતો તમે લઉો ચાલીસ ગવર્મેન્ટ નો માલ છે નહીં ગવર્મેન્ટ અપાવતી હતી મટીરિયલ બનાવવા માટે ના વેતી ને કારણે ના એ બરો એ કાળો બજાર ખરો ના નહીં હોય સતો કાળો બજાર સે થી ગયો તો દિમે ગાંડરા ઉપર ચાલ દીધો બરો એ ઓફિસર ટેકારો દે દીવા સીધી વટી થઈ બરો મતો સ કો ન મતી દે કરવા ના લોકો મતી વિનાતી બોલ મતી વિનાશી હોય આનંદ વિનાતી ના રસ્તામાં મતી જગત ના લોકો આનંદ કેસે આનંદ લખવા જેવું નહીં વ્યવહાર બોલે સાયન્સ ની चला वेचे। ज्ञान चलावे ज्ञान कहो जी जीवन चलाव चलावे आमा व्यवस्थित करता पड़ू जे आप कहू